ભૂતકાળ ભવિષ્ય બંને જતા હોય ભવિષ્ય ની ચિંતાઓ થયા કરે અને ભૂતકાળ ની ઉપાધિ થયા કરે બંને વર્તમાન કાળમાં દેહે ખરા હોય તો માલ ભરેલો વ્યવહાર હાથમાં તો બરાબર દાદા આટલું બધું એ હોય તમારી સાથે હોય ને એને સાથે બધા જોડે એડજસ્ટ થતું નથી એ કેમ મને નથી સમજાતું હું તો કેટલાય વખત કઉ છું કે આપણું જ્ઞાન એવું બરાબર માર્ગડે અને બીજું અભિપ્રાય એવી કેટલી ચીજો ભેગી કરે તો રોંગ બિલીફ કેવાય જન્મ દાતા રોંગ બિલીફ છે જ્ઞાન પછી રોંગ બિલીફ જાય છે હોય છે જેનું મૂળ ઉડી ગયું એ બધું કઈ જાય બધા નું મૂળ આ રોંગ બિલીફ છે આ કોઈ સંસાર નું મૂળ જ માણના અભિપ્રાય આપણે બહુ સરળ થઈ પડે છે પહેલું આવડત હજીક રાતે મુ કસાય અને અભિપ્રાય એ બે નો સંબંધ છે બે નું કસાયો કસાયો અભિપ્રાય તો વસ્તુ કસાય તો સામ્રાજ કસાય નું અભિપ્રાય પ્રજાએ નહીં એટલે અભિપ્રાય ના આધારે કસાય ઉભા થાય એવું નથી કે રાજ ગયું હોય કસાયો ગયા હોય તો અભિપ્રાયની કિંમત થાય એટલે કસાય વગર પણ અભિપ્રાય હોય અભિપ્રાય આપે તો એ કિંમત એટલે કસાય નો આધારે અભિપ્રાય ઉભા હોય છે એવું ખરું કસાય ના આધારે અભિપ્રાય ઉભા હોય છે એવું ખરું અભિપ્રાય ઉભા હોય છે એવું કઈ નથી તો હું આ શું કરી રહ્યો છું ભૂલ કરી રહ્યો છું ખાસ કરી રહ્યો ખ્યાલ ના મોટા મોટા જ્ઞાનીઓને હું પોતાને ખબર ના પડતી કહીએ તાર ખબર પડે જોખમ પોતે જાય આપનારો કેવી રીતે આપતો છે અભિપ્રાય તો આપવાનો જ ને Yeah. No. अभिप्राय अवस्था दृष्टि अवस्थाई अवस्था तत्व अवस्था अवस्था ने, अव... अवस्था अवस्था। ने अवस्था। जुए त्या अभिप्राय तो आप तत्व दृष्टि हो तो अभिप्राय ना तत्व दृष्टि दृष्टि तो थे तत्व अभिप्राय आप जूल रही जाए तो कषाय कार अभिप्राय अपाय તે જીતા કષાય મળેલા લોકો ભાઈ આપીતા જેવી થતી છે પેલા કર્યું ખોટી વાત કરવી પણ હે ને. એ અભિપ્રાય ટેટો હાથમાં ફોડીએ આમાં હાથમાં ગાડીને ફોડીએ ટે પરિણામ પછી આવડું મોટું બોમ્બ ફોડે શું પરિણામ આવે છે એટલે તત્વ દ્રષ્ટિ અને અભિપ્રાય કઈ પૂર્ણતા પ્રકાશ બરાબર નિકાલ થઈ જાય તત્વ તત્વ સારી છે પણ અતવ જ્ઞાન થયું નથી જરા પાડો ને અતવ દર્શન અને અતવ જ્ઞાન અતવ જ્ઞાન ગયું નથી અતવ દર્શન ગયું એનો જરા ફોડ પાડો ને खरेखर आ चारित्रे संपूर्ण थी गत्व ज्ञान ज्ञान अपने दाखला तरीके ग, कही सक दाखल दाखल आपे ले चोर चोरी करे अभिप्राय आप दीद चोर छे? એ બે કલાક પછી થાય છે ક્લિયરન્સ કરવાનો જેના હતા ડિસ્ચાર્જ થયા કરતી બરોબર નથી હવે ડિસ્ચાર્જ નો ક્લિયરન્સ કરવાનો જે માલ ભરેલો હતો दर्शन हैत्व दर्शन हमें व्यवहार में भूल थे दर्शन न आधार भांगवा रही दर्शन व्यवहार में भूल थे अभिप्राय अपो दर, अभिप्राय दर्शन ने માન્યતા આવું પેલું પાછલું જ્ઞાન એ બધું હોવા છતાં આ બાજુ નું દર્શન નિરાવરણ થઇ જાય છે દર્શન નિરાવરણ થઇ જાય છે આપણે જ્ઞાન આપીએ પણ ત્યાં પાછું પેલો પ્રશ્ન આવે ને કેટલું પાછલો ભરેલો બધું જ્ઞાન પાછલી માન્યતાઓ કાકણા શ करता एक वखर, करता करता अवगुण दसाक्ट गुण ने अवगुण, अवगुण। तरह ये बात आई आत्मा जैसे आत्मा गुणों से ને જેઝીટી રિલેટિવ રેલ માં નહીં અવસ્થાનો અવસ્થામાં આવત પણ આ જગત એટલે અવસ્થાનો નિરંતર પરિવર્તન થાય કરે તે અવસ્થાને લોકો સત્વતા માન છે હા બરોબર અને એ એમ જાણે કે આ બધું ક્ષૈર્ય છે ક્યાવસ વિનાશ છે અને વિનાશ છે સ્થાપન છે જુનાઓ અવિનાશ પૂર્વ પ્રયોગાજી કારણ ના યોગ થી વાક્ય છે તો તો ધર્માસ્થિક નક્કી થઈ ગયો છે धर्मास्तिकाय मदद करना सहायक करनाधो स्वभाव तो धीमे धीमे क्या उर्धा स्वभाव ऑटोमेटिकाई मददी है અહી અહીંથી ઓટોમેટિક છે પણ પૂજગલ નો ધોર જેમાં આપડે એક ચુમડું હોય અને અંદર પોલું હોય પાણી નાખીને તર્યા કરે બરાબર વગર અડધો ઇંચ ઓછું થાય પછી એક ઇંચ ઉછ થાય પછી દોઢ ઇંચ ઉછ થાય માટી વગર જાય તો પછી ઉપર આવી જાય માટી એ પ્રયોગ થયો માટી જવું એ પ્રયોગ થયો જે કર્મ કહો માટી આત્મા બીજી બાજુ પેલું આત્મા એ પૂતગર ગયું આસમા ઉપર આવ્યું જેમ તો ઉપર ચડ્યો ગયો મોકલે જવું છે એટલે જે આપડો જે ભાવ છે પોતાનો સ્વ છે એટલે ખાલી છે પરિણામ છે નવું કાર્ય બને તો સદ પરિણામ આવવું જોઈએ અવલંબન પરાવલંબન વાળું પડાવબન હોય ત્યાં કરતા અવલંબન થઈ જાય શું થાય માટે જ્ઞાન ભગવાન શું કે છે ભગવાન એ નિરાલમ કોઈ ચોખ્ખું નિરાલમ છે અને લોકો એને કઈ એને શોધવા માટે અવલંબન નો પ્રયત્ન કરે છે વાતો જ્ઞાન સરખું હોય પણ આ જ્ઞાન ક્રિયાકારી હોય એટલે તરત કામ કરતું છે નથી ને આ પણ થાય જ નહીં સ્વામી આનંદ ને મૂળ વસ્તુ નું પામે મૂળ હા મૂળ નથી પાંદડા મારા છે એટલે શું કઈ યાદ નથી વિચારો લાલચ રાખજો મૂળ વસ્તુ નું પામે ચાલો પોતે પોતા થકી આનંદ પામે ધરતી આવી રહી પાંચ લાખ ની હોય બે છોકરા હોય એકાદ છોકરી હોય બે હોય અને પછી મોટી ઉંમર માં પચાસ વાગ્યું અને સાહેબ માં શું રહ્યું હવે નાશી આપડે મૂળ મૂળ તત્વ શું કે સાહેબ માં શું રહ્યું અને પાંતુ ગયા મારે શું ગયું ગયું જીભ છે આ બે હાર છે આઠ માં રાખો ધારો મનમાં ઉપાધિ ભગવાન શિવશંકર ભગવાન શું મારી પાસે શું રહ્યું દેવું છે દેવા ને ચિંતામાં થયા કરે આ દેવું પચાસ હજાર થયું તમે બોલ તારે બે હાથ ના બે લાખ સુધી આપી દઈશું લેવા જો ના બે લાખું મારી પાસે મનુષ્ય પણ ભગવાય ગયો માનવતા મરી માનવદાર જૈલભાઈ સુગંધ શહેર માં હતાગંધ ગંદાઇ જુતા આવું તો નહીં સારા માસો ગંધાય સારા કેવડા લેવડાવે અને લોકોને એની રસ પડી જાય છે પાંચે યાર રિલેટિવ આવું થયું કઈ શું ના પડી શકું મિત્રો આવું થયું પછી શું કરવું આકરી હોય ને આ તો પછી વધે ને સંગ કરે જ્ઞાન લીધેલું છે હા બરોબર બે વે છે બે સમજે છે કે તમે જાઓ હવે અહિયાં થી તમે જાઓ કીધો સાહેબ ને પરમાનંદ ભાઈ એમના ભાઈ છે એક જ પંચાબી જાય કેટલી લાગે એ પંચાય દવાખાના માં નવ કેસ નોંધાયા છે એ લોકો નો હશે કે દાદા ભગવાન નો નવો આવ્યો કેસ એટલે ચાલે કઈ જગેક્ટિવ કયું એનો પાઠ કરશે ને અને કેટલી જગ્યાએ ઝઘડા આખો દાડો એ ચાલે જેવું ન બીજા વિષય બહુ બધા એના છે કે જેવા છે પેહલા વહેલા ડાય છે આપને કઈ પ્રશ્નો પૂછવા છે પરમાત્મા ને મેળવવો પેલો છે એમ જીવન ભાગવત ને બધું થયું છે પણ કળિયુગમાં એ સાથે છત્વો છે ને ઇતવા વિવેંદરે તો કોક કરીશ હવે આયા બાયો નોકરી કરે કે વેપાર કરે હું આપને કત્યે મારી મુશ્કેલી છે કે કવચરો માં જતો કે સપ્તર માં જતો તો ઘણા વિચારો ગ્રહણ કરીને હું જઉં છું પણ પછી એ જ વ્યક્તિ હું જો ઇન્ટરકવ ઓફિસ માં જઉં તો મારે में ने दादाजी पड़ लेके पैसा ना है પણ ઓગણીસો વીસ ચાલીસ માં મહાત્મા ગાંધી જયારે આફ્રિકા થી આવ્યા અને કોંગ્રેસ સ્ટેશન એમને જવું હતું કોંગ્રેસ ના સિવે ત્યારે કપૂરબા ને દોડા દોડ કરી ટ્રેન જગ્યા ની કોઈ આમ જ પછી કે હવે ભગવું છું બધા પૂછ્યા કેસો કેસો નેસો પણ ગાંધીજી પછી પૂછ્યું કે તમારું નામ શું કહો પછી બધા હવે મહાત્મા ગાંધી હવે આપણે શું થાય કે જે મહાન પુરુષો છે આપડા તો ઘણું છે કે મહેતા અને વિશ્વામિત્ર નારદજી પણ માયા કરવો અને રોજે રીઝા મારી બાંધા હોય મારે જવું પડે ટિકિટ ન પણ દેવ ક્યાં રિઝર્શન આપતો હોય તો મારે શું કરવું મારી બાળવા દેવી કે દેવ ક્યાંથી દેવા આ શું નામ પ્રહલાદ ભાઈ હું કોણ હોય તો પ્રહલાદ નું નામ પર વેપાર કર્યો આ બાજુ પ્રહલાદ નો વેપાર જીતે નામ પર વેપાર કરવા હું પ્રહલાદેશ નહીં તારી વ્યવહાર માં ઓળખવાનું સાધન છે પ્રહલાદ આ બે તમે નથી બે તમારો નથી તમે દે છો તમે દે છો તો માણસ ની સજા ઉપર અને પછી આ સંઘર થી બહાર નીકળવું છે બહાર ને નામ લખાવીને બેઠા નામ લખાવીને બેઠા દેવ ક્યાં લડી લોકોએ શું કર્યું છૂટી ચાલ્યું કે આપણા લોકો દસ રૂપિયા વસ્તુઓ પેલા હતી જ નહી પેલા વસ્તુ જ કેવું બધી વસ્તુ કાઢી ચુક ભગોસા બે વકતો નથી અત્યારે સંગઠનમાં એટલે પાછળ કામ થાય છે પછી મજા આવે બીજો એક પ્રશ્ન છે એટલે એમ છે ને કર્મી આપડે તો લોકો ચિંતા કરે હિંસા કરે છે ભારત માં લોકો આજે પણ આ દેશ માં અને આ લોકો સુમ હિંસા કરે છે ભયકર હિંસા મેરી નામ એની કેગમાં આચારી અને ફર્યા કરે બધું કોઈ જુએ તો સાસુ જુએ છે ભણ્યો નહી અગ્યાર થી ઇન્દ્રિય નો નીચે વિદાય ન આપતો આપડા કસાઈ લો કસાઈ નિરંતર દુઃખ માં રહેનારા આપડે એક ઘણા પણ નિરંતર દુઃખ રહેનારા લોકો સાહેબ બાપુ બરાબર એ લોકો એવું ના એને સારું દૂધ કેવો ખાઈ છે રોડ હોય તો એ રોડમાં ભોગવા નો અમે ભગવાન કે મારો નાનો છોકરો બની ગયો અને મારો પગી છે તેની હિંસા કરે મે તમારા દેશ માં આખો દાડો કટાયો થયો ઓછું કરેગ જ કેમ હોવો તે જે પ્રાપ્ત થયેલું એને પૂછી લઈ જા જે પ્રાપ્ત થયું તેનું પણ પ્રાપ્ત ને નથી આપણે પાંચ લાખ થાય પછી દસ લાખ થાય આવે ટિકિટ આવે છે ને એ સુ આકાર નહી કરી શું કામ લાગે વાંધો આવ્યો ક્યા બધું મૂકી દેવાનું સંકટ જાય તમને તારે સંકટ માંથી કાઢી નાખીએ પછી અમે કહીએ તમારે છો બિલકુલ સંકટ નહીં તૈયારી કરી સામાન્ય માણસ છે એવું નઈ આ પેલા ઉપર બઉત છે ચાર ધારે એને એની મને રિકેટ કઈ નઈ મારી મારી વાત શું છે ભાઈ નહીં ધુમાયા ઘરે આપણું કેટલું બધું આવું ચાલે જે પછી મીલો જાય ને બધે જ આવું ભાઈમ કે છે કેવળી ભગવાને જે કહ્યું કેવડી ભગવાને છે કે કહ્યું અને આપ જે કહો છો એમાં કઈ ફરક છે હા